અતય પરિરાશય તીકું ઉપાધી ન થાય મમ્મા કે તાલવાત પર ચા એ બધું આઈમાંઈ બેંગ બલંદરો કે તો હોય જવાનું છે કે અમે ક્યાં સાથે લઈ જવાનું હા અમે ક્યાં સાથે લઈ જવાનું છે અમે ક્યાં સાથે લઈ જવાનું હા પણ આપડું કશું નઈ થા આ આપડું બતમા છે આ બંદરુરા રામપર નેકરીયું આવું આપું પોતાું ગાંટા જ નતા એ કશું કર્યું જ નઈ અને બસ તો આ ગજેની કે સ્વાંતિ કરે છે એટલે મને બે પગ થાય ચાર પગાર બે પગ થાય પણ થઈ શકે જાનવર પણ થઈ શકે મજા આવે અને આવે શું આધાર હશે એના માટે પાપ કરતા આવડતા નથી ને પાક આવું મોડું કરે પેલા તો પાક એવું કરતા હતા ચાલિ હાથ ધર્યો હાથું બરો બરા શક્તિ જ કેવું ઘણી વાર કેવું એ કયા કરે એ મારી બેન છે મારી બેન છે લીધે છે જય સચિદ શું થાય લઈ જાય ના લીધા આ બધું અહીંયા આગળ પાછળ આવશે તો પછી એની મધું સજ્જનતાના વિચારો આવે સજ્જનતા કોનું નામ કહેવાય મને જો આનાથી દુઃખ થાય છે સમજણ છે એ માણસ સજ્જન થાય શું થાય ખરી મનુષ્ય આવે એ જોખમ તારી સમજવું જ પડે તમે આર્થ ધ્યાન રોદ્ર ધ્યાન કોઈ કરો છો નૌકા મંત્ર નું પાછા મળે શું કહો નાગમતો હોય આવો પધારો એવું બોલો મળે શું બોલો અંદર ના ગમતો હોય તો આવો વધારો બોલો આપડે ગમે તે વસ્તુ નો વિયોગ થાય તો આપડે દુખ થાય ના ગમતી વસ્તુ નો સહયોગ થાય નથી કરે કેવું છે વિધિ કરીએ ધ્યાન ના કહેવાય તો વિધિ કહેવાય ધ્યાન કરી વાત ગમે છે તમને મારી માણસ ગમતો ના ગમતો આવ્યો આવું કઈ ના બધા પગલા શું લેવા એ વાતે કરી છે હવે ના ગમતું આવે ને મારું જ્ઞાન આપણે જે જ્ઞાન આપ્યું છે આપણું જ્ઞાન શું કે છે શું તમે જોયું ગમતા હોય ના વ્યવસ્થિત કોને કર્યું આ તમને ખરાબ વિચાર આવતો ને વ્યવસ્થિત છે એવું એટલે તમારે બોલવાની જરૂર નહીં એટલે વ્યવસ્થિત છે પછી આ લોકો તો શું કરે જ્ઞાન ના હોય બીજા પૂછપુછ કરે ભાઈ અને આપડે એવું જો ના હોય આપડે જાણીએ વ્યવસ્થિત આપણે એનું અને ચાર પાંચ જણા થાય જવાના થાય ને પોતે બધે એટલે આપણે સમજી વ્યવસ્થિત એટલે આપણે કેવું કેમ કેમ કેમ ઉતાળ કઈ આપડે નાખીએ તો પડતું નાખી દતરે બધું ને વ્યવસ્થિત કરે છે ઉપાઢી રે કોઈ જન્મ એટલે જ આપડે આ જ્ઞાન એવું છે ને કે દરેક બાબત નું સોલ્યુશન આપીશ આપડે આપડે ના ગમતો આવ્યો તો વ્યવસ્થિત ગમતો આવ્યો તો વ્યવસ્થિત લોકો ને તો જ્ઞાન નથી એટલે મને એમ થાય છે કેટલું બધું ગુંચાતું છે ઘૂંચેલું જ છે ને આટલું બધું ખાવા પીવાનું છે પગલા તરફ છે ઉપાધિ ઉપાધિ અશાંતિ અશાંતિ જ્ઞાન નહી હોય માટે ગુંચ્યું શું કહ્યું તારે કઈ ગુચા મળે કોઈ જત નહી નહી ગમે ત્યાં ગમે ત્યાં થાય તો આપડે જ્ઞાન હાજર આપડે જ્ઞાન માં બધી વસ્તુ આવી જાય છે કોઈ વસ્તુ બાકી રહેતી એટલા માટે <tos> <tos> આ કરે છે એને કોઈ કરાવડા શક્તિ વ્યવસ્થિત શક્તિ એના કરાવડા શક્તિ એ તો આપણું વ્યવસ્થિત હોય તો જ એને કરે આપડો હિસાબ હોય તો જ નહીં તો હવે કશું જ કરી શકે નહીં એવું છે તમારા દખલ કરતા દેખાય છે એ તમારી પહેલો નો હિસાબ છે આપણા જ્ઞાન ના આધારે અને નવું તો દખલ તો આ શરીર ને તો કઈ લાડવા જલેબી કેવું મોશો નું બધું જોઈતું નથી શરીર તો કેવું છે કોઈને સુખ આપીને તમે કોઈને દુઃખ આપી સુખી થાય ખરું કોઈને દુઃખ આપી તમે સુખી થો એવું આશા રાખી દો બરાબર આપડે ભાવ કર્યો સુખ નોકરી આપડે સુખ જ આપવું છે પછી તમારે તમે દુકાન કાઢવાની તો દુખ ની કાઢો સુખ નહીં આપો ને બધા હેરાન બઉ કરતો હતો પંદર વર્ષ અને જરા હોશિયાર બધા હોશિયાર થઈ ગયો આ બધાને દુખ આપીને ક્યાં જઈશી દેશ થશે શું કરું દાદા સ્વભાવ જેવો છે સુખની દુકાન છે. છું લોકોને આ દુકાનમાં સુખ જ આપ્યા બીજું ત્યારે માલ ના હોવો જોઈએ સુખની દુકાનમાં દુઃખનો માલ હોય ને પાંચ વખત બોલાવી અત્યારે રાખે અત્યારે તમાર માટે તૈયાર શું રાખે ઘાટ માં સ્ત્રી પણ ઘાટ ખોળે આવે કરી શકીએ એવું નઈ અત્યારે એ કરી શકીએ કારણ કે ધણી જ છે એટલે ઘણી નો કોઈ ધણી છે વચ્ચે પાડું શકે છે શું તમે આવું બૈરી ઉપર એ છો એટલે મારી બૈરી છે ગમે તે કરું બેસે લોકો પાછા પણ ખબર પડે મારા રાજુ એ ગાત જીનો થવા દેવા આખા શરીર પચ્યા ના થયો એક રાહ જોઈએ હતા દબેલી છું અને સ્ત્રીને સ્ત્રીની ઉપર વાફ મારવો એ તો બંધેલી ગાય હોય ને તેને આમ મારીએ તો કઈ બાજુ રે બાંધેલી હોય મારે શું થાય મારી જાય પછી ખોલવા દેવું મુશ્કેલી પડી જાય આ હિન્દુસ્તાની સમાજ થી દબાયલી સ્ત્રીઓ સમાજ થી દબાય પાણી એટલે સમાજ નું ભય હોય એટલે પછી કેવા જાય બિચારી જેમ મારવા માટે જેટલું શું ગમે તમે શું આપો દુઃખ ગમે છે નયક છું અક્કલ વગેરે છું એ તમને પાછું આપે તમે ગમશે તો પછી ના આપો તમને ગમે એ વસ્તુ આપો તમારી ચોઈસ ની ચીજો આપો તમને ના ગમતી એ વસ્તુ ના આપો પાછી આપવાનું થશે એ તો ગમે તો આપણે જમે કરવાનો રિવાજ જ છે જે વસ્તુ તમે આપો એ જયારે ત્યારે જમે થયા રહેવાની જ નથી લેવડ દેવડ નો સંબંધ છે આ શું કરશો આવે શું હાલશો તમે જે અવરું બોલે આપણે હરું બોલવું એ હરુ બોલે અને તે હરુ બોલ કે આના પાયરા આવે છે. એ હરુ બોલે છે આપણે હરુ બોલીએ છીએ. જો અને આપણે બૈરી ભાઈના સગત કેવો છે આ આપણો real સબંધ છે. આ સબંધ real છે. કેવો સબંધ છે? એ સજીવ છે ત્યાં સુધી. જીવ છે ત્યાં સુધી. ના રિલેટિવ સબંધ છે કેવો છે હિસાબેસ. રિલેટિવ સબંધ. એટલે જો કરી રિલેટિવ એટલે ઇની તો એટલે કાલે ડ્રાઈવર્સ માગે કાલે ડ્રાઈવર્સ લે તો પંધાડે આપડા સસરા રાકે કહી કે તમે તમારા સસરા જાવ તો શું કહે આ ડબાળ શું કહે મામારે હવે તમારો જમાઈ નહીં આ આવું તો આ ના રાખતું શું કહે એના રિલેટિવ સબન છે માટે એ ફાયર ફાયર કરે એ રાતે ફાયર ફાયર કરે તો આપણે ફાયર ફાયર કરે છે એટલે એ ફાળે ત્યારે આપણે મધ કરવું જો આપણે જરૂર હોય એનું ના જરૂર હોય તો એ ફાળે તો આપણે રિલેટીવન છે કેવો છે અવલંબન રૂપ છે ને ને મગર મરી જાય તું તો આગળ જોડે ના એ તો ખાવા બે જાય ના ખાય રિલેટી છે પૂછજો હા ત તો વર્લ્ડ નું ભલું થશે હિન્દુસ્તાન જ્યાં સુધી દુખી છે અને આપડે જો કેવી સ્થિતિ છે કેવી સ્થિતિ છે આવી ડાયા માણસ ની ગવર્મેન્ટ હોય શું થયા તારે સંજોગો આવા છે એકદમ સંજોગો બદલા છે બદલાય નહી બદલાય નહી એ વિશ્વાસ નથી કોઈને? ને એવો વિશ્વાસ કોઈ ને નથી વિશ્વાસ તો હોય જ પણ મને મને બધી કાતરું છે બધું દેખાય છે